વિગ્રહ કેવાય વિગ્રહ એટલે દુનિયા થી વિરુદ્ધ ચાલવું શું કે વિગ્રહ નો ગ્રહ નડે બહુ નડે એવું તો નવ થયા થઈ ગયા બધા આ નવ જનામાં આ ગ્રહો ના હોય તે તો ભગવાન જેવો થઈ ગયો નહિ બસ આ નવ ગ્રહો કઈ નાખવાના વિચારી વિચારી અમારો નવ ગ્રહો ના હોય તારામાં જતા રહ્યા dai che je dai dai dikat to kada kada waar lage time lagta hai pachi agar baat kare nahi to apu puri thi gayi agar aoge nahi aayegi saathi vaadi the mat jebian pad rahe the the par hai par hai saal saal no chagwa chaila rakhe che dada eto વાયડા શરીર આપડે કરીએ પછી પૂર પાડીએક્ર કરે વાયરું શરીર હોય બટાકા ખા તો ઘેર જમતી વખતે મધેજ કરે આપડા શું કરે જમતી વખતે મતભેદ હા રસ રોટલી બધું તૈયાર કર્યું હોય અને ટેબલ પર બધું મૂક્યું હોય તૈયારી અને પછી આપડે મતદાન કરે ખાઈ ને પછી જયારે કરી છે સારી થઈ હોય ને રસ રોટલી ખાય ને કરી ખાધી કે તમે બર્યું ખારું કર્યું છે બધું પગારે બાજુ મૂકીને એક વાર આપડે ખાધ નહીં ના ખવાયું સાર સુ પાસે કેમ આવું કહીએ ને શું નહિ આ કહેવાય કારણ કે આપણે ના ખાઈએ નઈ તો આ બોલતા એને સમજ પડે છે આપડે ના ખે ના પડે કડી ખાઈ થઈ પણ આપણે એને કઈ વાત ની મારવાની કે જે એને સમજણ ના પડતી એ સમજણ પડવાની આ જે સમજણ એને પડતી એને તો આપડે ના કેવાય તમને કેમ લાગત કડી ખાઈ છે કે જરૂર ખરી ચામાં આવી હોય તો આપડે બુમા બુમ કરીએ એ કેવાની જરૂરી ના પડે આપણે કારણ કે અપમાન જ કહેવાય ઘોરઅપમાન કહેવાય એની જાણે છે એને તમે શું ચેતવો છો પણ આ દબડાવા ખાતર જ દબડાવે શું કે દબડાવાના એનો ટેસ્ટ જતો નથી પછી એ દબડાવશે ને વખત એ ધંધો એટલે આપણે તમે ધ્યાન જ નહી આપતા કુમારો હોય એવું હોય તો અહીંયા આવશે ને તે કોમ લાગશે આ બધી વાત નહી કોમ લાગે હા એટલે આ વાત સમજવાની જરૂર છે મતદાન જે એને ખબર ના હોય ને તે આપણે એને ભૂલકા હોય મોડી આપણે પી ગયા પછી આપણે ના કેગી નહી તમે મોડી થી તમે બોલાય નહીં ના એ તમને ખબર પડશે ને અમે શું બોલીએ કાર મુખાવા માર થઈને શું કામ છે કદાચ કાર મુખો કહેવાય મોડું કાર મુખવું છે ભૂલ થઈ કશું કરતો નથી આવું શાંતિ આપડે એમ કે બોલો નઈ કેમ તમે કઈ થઈ છે એવું કહો લાગુ પડે કરવા લાગે હાથે રહી છે તને સમજ પડી કે ખબર ના પડતી હોય તારે આપડે એને કેવી કે આ તમારી ભૂલ થઈ થાય એ કે ઉપકાર માણસો તમારો આપણે તે દસ ડોલરમાં લાવતા હોઈએ અને એ જી નીકળે આ હાડા છ ડોલર મલે જ છે જગ્યાએ તો આપણે કઈક સારો ઉપકાર માણસ એટલે જે આપણને ભૂલ ખબર ના હોય તે ભૂલ કાઢી કેમ લાગે અંદી ના થાય જે ખબર હોય તેની ભૂલ કાઢો પછી ની સ્થિતિ ના થાય થાય દાદા યુદ્ધ થાય આ જગત બધા યુદ્ધ જ મંડાયેલા છે ને દાદા કરવા આપણી ફેમિલી હોય આપડી એને આપણી ફેમિલી કહે છે આપડે કઈ સારું કામ કરવા જતા હોય તો થોડા આવી રહ્યો છે તમારી તૈયારી છે ને પછી નિરામે સમજ્યા નઈ હું બોલો પડે શું સમજાય કોશિયા જે હેતુ માટે બનાવ્યા તે હેતુમાં વપરે જાય જે હેતુ માટે બનાવ્યા છે એનર્જી માટે બનાયા નથી એ રશિયા પર ફોડવા હારું બના રશિયા ઉપર રશિયા એ ફોડવા કોના હારું બનાયા છે અમેરિકા માટે ત્યારે આપડા ઇન્ડિયા વાળું કે છે એક ઇન્ડિયા વાળું કે છે આપણે તો બોમ્બ નાખીએ તો આપણે શું કરીશું મોઘા ભાવના બોમ્બ તમારે પડે આપડે ભાવના એ તો પુસારી લોકો રશિયા પર નાખે પણ આપણને પેલો જીયા ચખા છે કારણ જીયા ચખાસ્તાન એ જિયા ચખાય છે ચાખો છે આ બોમ્બ પણ લોવો નહીં આપડે તો કુદરત એ મોટા મોટા અડધી થઈ જાય છે આખા વર્લ્ડ ની વસ્તી અડધી થઈ જાય છે પછી રમેશભાઈ મુંબઈ માં ફ્લેટ લેવા ફરશે તો કોઈ પાઘડી નઈ માંગે અમે લોકો દાદા અમે રમેશભાઈ તો બોમ્બે માં ફ્લેટ માટે વગર પાઘડી ફ્લેટ લેશે પણ કશું થવાનું અહિયાં બધા આશીર્વાદ લઈ જાય આપી કશું શું આપ્યું અત્યારે રમેશભાઈ રમેશભાઈ થોડું આગળ આવે તો તમે ક્યારે બઉ દુખ છે ઘઉં ની ગુણ્યા માં હોય કે ના હોય પેલા એક ટકો કાંકરા આવતા હતા સો કિલોની ગુણ આવે કે ભાઈ એક જ કિલો કોઈ કે અત્યારે સો કિલોના ગુણોમાં પિસ્તાળીસ કિલો છે તે હોય લોકો ભેળી કરીને પછી ગુણો ભરે આપડા લોકો એને ગુણ કેમ કેવાયુ કાંકરા ઘઉં ની ગુણઓ લે આવો પાંચ આપણે આ સાથે આપણે જમાડવાનું છે લોકો ને સર્જે ને વાતું કરવાનું છે તે બધાને જમાડવાળા છે તે પાંચમાણ ઘઉં લેવા ગયા આપણે એક કોથળો પછી આપણે પેલા વેપારી કઈ ઘઉં ગુણ એમને આપો એટલે તમારે કયા મના જો આમ ખોશી ચીપીઓ ખોશી ખો દેખાડે કે આમ આમ એટલે સારા મને આપણે પાસ કરીએ સમજ ને પછી એ લોકોને પૂછે પાછો લોકોને ઓળખવા જતા ભાઈ આ ઘઉં ની ગુણ હું લઉં કે છે ત્યારે ગુણ છે કે છે પછી ઘેર લઈ જાય તારી વાઈફને શું કે કે હું આ ઘઉં ગુણ છે મોકલું છું ઘંટી ને કેંકડા હોય કે હું ઘઉની ગુણ છે ઘઉં ની છે ઘઉંની છે ઘઉં છે કે ઘઉં જમણે કાંકડા હોય આપડે વ્યવહાર જ કેવો છે ઘઉં આપડે વ્યવહાર એવું બોલો ને યાદ આવે કે આ પિસ્તાળીસ ટકા કોકડા છે હવે એટલે આ કુદરત ઊઠી છે કે આમ ના હોવું જોઈએ અમેરિકા અમદાવાદ ના પેપર વાળા પૂછ્યું કે દાદાજી અમે હમઝર પાડો કારણ કે એના એમ થયું કે કાંકરા માં આવતા એને ભરત બેઠું એટલે પછી મેં એને કહ્યું મેં કોઈ ઓળખવા જવું પડે આ ઢવું કોને કોકરાવું જે પરણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે પરણે કરાવડાવે છે લોકો ભ્રષ્ટાચાર એ કોકરા છે અને પર ભ્રષ્ટાચાર કરવો પડે છે એ છે ભ્રષ્ટાચાર કે દુનિયામાં બધે પ્રસાદ થઈ ગયો છે પણ કેટલાક ને કરવો પડે છે અને કેટલાક પરણે કરાવડાવે ભેદ તમ હમ પડી બધા ને ભ્રષ્ટાચાર બધામાં હોય આ ઘી તેલ માં બે ઘી માં ભે છે બધા ભ્રષ્ટાચાર કોટન નાખે નું પાર્કિસ્ત્રી દ્રષ્ટિ બગાડી ભ્રષ્ટાચાર નાખે તમને કેમ લાગે છે એવું નહી કર્યું ભ્રષ્ટો કર્યા હોય કરાવી છે આ દેખાય છે કેવા છે હા મંદિર છે ભગવાન અને ભગવાન પ્રગટ છે તો હું આમ કરીને નમસ્કાર કરું છું કરીને કરો મારે આમ કરે ને કરીને કરવું પડે ના કરવું પડે ચાર જે કરે છે એ ઉડી દેવાનો અને કાયમ હાથમાં મરતો નથી એ ચાર પગ બે પગ મસ્ત પગ પડી ના દે હોય પછી કેમ રમેશજી નથી તમને સમજાય બે પગ પગ એટલે જેટલું બોલું છે ફેરફાર કરું આ ઘેર ફેરફાર કર્યું ને બોલ્યો નહી કાઢ્યું પ્રેમ કરવો આ ગોંડ પણ બે હા અને બેનો એ સીધું ચાલુ છે તારે હાલ થોડું થોડું હા એનું કારણ મેળીતે છે પાય જ કે છે પછી પાયી શાંતિ થઈ રી ચેડા શાંતિ થઈ રી નઈ હવે એવી શાંતિ કાયમ રે જો આગા એની કઈ દવા કરો એમ કે હા કરીએ ફરી કરી હાર્ટ એટેક થઈ ગયા ધીરબેન બાકી ચાલુ પુસ્તક માં લખેલું હોય ને પ્રગતિ થાય લોકો શું કે પ્રગતિશીલ પણ કહીએ કહીએ ના જાણતા હોય તે કહેવાનું કહેવાથી આઘાત લાગે આગાજ શું લાગે કે હું જોઈ ગયો જયંતિભાઈ કે એક ની એક ભૂલ થયા જ કરે તો કેવું પડે ને જયંતિભાઈ કહે છે કે એકની એક ભૂલ તો થયા જ કરે તો કેવું પડે ના ના થયા કરતો ના કહેવાય જે ભૂલ થાય છે ને તેના પ્રાર થી થાય એને કઈ ખાલી કરજો કઈ રીતે ના પાવે વાતે ગમે પણ તમારું નસીબ કૂટ નો ખાવી થાય સમજાવેલી વાત છે ખોટું ખોટું લડેલા ઘરે આવું ના ગણતા હોય તો ફેમિલી માં લડવાનું બંધ રાખવું આપડે બેના શું રાખવું જોઈએ કે બાર થી આયા ભાઈ અને દેખાતા હોય વડા પરથી મૂળભા નથી લાગે એટલે બહેનોએ શું કરવું જોઈએ એને ભાવતું હોય તે જરા નાસ્તો ગાસ્તો ત્યાં દાડું પાડવું જોઈએ ના પાડવું જોઈએ હવે આપણું આપડી ગાડી મૂળભા ના હોય ગરમ ગરમ થઈ જાય ભાઈ મોડું તમે ગાડી મૂળમાં નથી હોતી નહીતું તમે સમજી જાવ આવું હમ તો ગાડું ચાલે આ છે તે ટ્રાફિક ના રસ્તા ટ્રાફિક ના કાયદા આપડે પાડીએ તેમાં ફાયદો કાયદો ના પાડીએ તેમાં પોલીસની તો જવા દે પણ એ લોકો ઠીક છે તો એટલે આગળ વાળો જતો હોય તો આપણે ધ્યાન રાખવું પડે ને તો એ ઉભી રાખે ના પડે પછી હમ જે કાયદા પાડીએ છીએ તો સુખી થઈએ છીએ કેમ આટલી ગાડીઓ ચલાવતી તો આ નેતર કાયદા ના પાડવા જોઈએ એટલે બધા કઈ પ્રકારના કાયદા એક સરકાર ના લો એટલે ટ્રાફિક ના લોરેલો ટીવી નાખે ગુનો કરી નાખે વાંચે બધી બધી સમજ પડી ને કોનો દુરુપયોગ કરીએ બધા દુરુપયોગ કરીએ શું થાય તે વસ્તુ નાશતા મેંદિ એટલે નેતર નાલો વાયડું પેલું વાયડું ખા ખા કરે પછી બંધકોશ થઈ ગયો કુદરત તો બધું રેગ્યુલર જ છે પણ આપણે કુદરત ને એના કાયદા પાતા નથી એટલે પૂછી પૂછી જાણી લેવા જે કાયદા બધા ના જણાવે યા દાદા જાણો અને ભગવાન નાલો નાલા બોલતા નથી આપણા માણસ <laughs> <laughs> रमेश भाई कहस वृत्ति वृद्धि स्वभाव स्वभाव स्वभाव जो स्वभाव के ईर्षाड़ हाँ आप કે આપડે છે કપડું કબોડે પડી ગયું છે આ બધું ઘસતા ઘસતા આ એકદમ ના ચુત વિદાય થોડું જતું રહે બધું સાફ થઈ જાય છે જ્યારે આપણે સુખ રહે કે દુઃખ રહે દુઃખ થાય હા જેલેસી નહી કરવાની એવું નહી પાછું કરવાની શું ગુણથી એ સારું એનું ચાલે છે મારું નથી ચાલતું ને પછી એના ગુણ ઉપર બધું કરીએ નકલ નકલ હવે પછી કઈ શું વાંધો કે આપડે જરૂરી છે કે રિફરી થાય તો આગળ વધે એડવાન્સ થાય તો તેનો વાત એવો નથી કે એને બેક મારવો તો આપડે પટેલો કેવા જણાવશો તને છોકરો પાછળ પડી ગયો પાસે પડ્યો હોય તો આગળ મારે દાદા છોકરા ને પોતે આપડે એડવાન્સ પગલા નાખી રહી હું તો શું કેતો હતો પછી હું કહું કે તમે મોટા ખાતે હોમા આવ અને પછી મને મારો પણ તો હું જાણીશ કે આમાં ક્યાં થયા પછી મને સિંગડા મારો પણ આ માહિત ના રહે શું કયું શું કયું શું આ દુનિયામાં કોના બાપ ને જીવાય છે જેટલું એડવાન્સ થાય કરો ને પ્રયત્ન કરો ને લોસ તો એનો ભગવાન ના પાડાય તો માફી માંગો કે ભગવાન અમારે પાડવો તો ના પડે માફી માંગો છું ફરી વાર પાડવા તૈયાર છે શું કઈ પણ માફી એ ના માગી પછી કરો આપડે માફી માંગવાનું કેવો કાઢે એવો ના થાય ગુનો થયો બઉ પરિચય માં વધારે આવવું જોઈએ મારા પરિચય માં આટલી વાત ખોબરી તો એટલો લાભ થાય ફરી પાસે પરિચય કરો તો લાભ થાય એમ કરતો કરતો લાભ થાય કે ના થાય નાની પુરુષ પાસે બધું જ માણવાનું મળે કાઢવાનું બાકી ના એકનો એક જ ગુનો ખબર છે કે આ ખોટું છે પણ કર્યા જ કરીએ એકનો એક ગુનો એ પ્રથમ કરતા જવાનો ગુનો થાય કારણ કે આ ડુંગળી છે ને ડુંગળી एक पड़ उतरी जाएगी दिखाई गुना एक पड़े जय गुना कलाशन पे प्रतिबंध करिए ना गए पड़ बहुत तय था दादा नु ज्ञान तो आप छत लगे पड़ बहुत પૈછું નથી પણ હવે એક હજાર માંથી કે બે હજાર જે હોય પડ ઓછું થયા જ કરે હમણાં નહીં આજ ને આ નથી કર્યું છે કેશ બેંક છે તમારું એ થયા કરે આપડે ભગવાન ના કાયદામાં રહેવું જોઈએ તમે અગાઉ કહ્યું હતું ઘણા વખત પર કે ભગવાન છે નઈ એની જયંતિભાઈ કહે છે તમે હમણાં કહે કે ભગવાન ના કાયદામાં રહેવું જોઈએ ભગવાન તો છે પણ ભગવાન લોકો જે ક્રિએટર માને છે તે કુંભાર થાય કુંભાર નથી ભગવાન શું છે હે ભગવાન શું ભગવાન કે જેને કર્મ ના હોય દેહ ના હોય દેહ એટલે સુદેહ ના હોય પોતાનો જે સૂક્ષ્મતમ દેહ છે તે હોય જેને કશું પણ બા કપાય નહીં થાય નહીં કશું અસર એટલે ભગવાન નથી એવું તો બોલાય નઈ એટલે ગુનો કેવાય ભગવાન ક્રિએટર નથી એમ કે આજે લોકો માને છે ખોટું માને તમને કહ્યું ના અમને પૂછી દેવું ત્યારે ગોચવાડું થાય ત્યારે તમારી હમદન થી ગુજવાડું થયું અમારી થી ભૂલ ના હોય શું કહ્યું એટલે ફરી પૂછી દેવું ગુસવાડું થાય ને ત્યારે અત્યાર સુધી બાપો એ રચનાર નથી એટલે બાપો એટલે ભગવાન આ મહિ છે મહિ બેઠે વસ્તી સમજ કર આ લોકો શું કે છે ઉપર છે તો ઉપર ઉપર ના ક્યાંચા રાખે છે કોને કહ્યું ગાયો બધું ખાઈ જાય છે એટલે ઉપર ઉપર ગોઠવી નથી તારો પડે કોઈ આપણે કાઢી નાખવી દેવી ના કાઢી કાઢી નાખી જે કશું કામ કરે નહિ જે થયા ત્યાં તો આ જરૂર કરો એ તમારી અંદર બેઠેલા છે તેનું જોઈ શુદ્ધાર્થ ના તો કામ લેશો તો એટલે ભગવાનના કાયદા પાડવાથી ભગવાનના કાયદો એ કે છે કે તમારો જો સુખ જોઈએ તો બધા જીવોને સુખ આપો દુઃખ જોઈ તો દુઃખ આપો અને સુખ દુઃખ નું જોઈએ તો મિક્સર અને તમારે મોક્ષ જવું હોય તો સુખ દુઃખનો ધંધો બંધ કરી દો સુખે આપવાનો દુઃખે આપવાનો ચોપડા બંધ કરી દો હોય <laughs> કાયદા ખોટા હોય જ નહીં કાયદા એટલે ધર્મ અને ધર્મ જુદા હોય ને બારે ત્રણ વર્ષ નું નાગુ ફરતું હોય તો ભૂલ ના કરાય અને ફ્રી ચાલી વર્ષ નો નાગો ફરતો હોય તો ભૂલ નીકળે ભૂલ સાધી શું શીખવાળા છે એ તો આરોપી તને એ કરતો હોય તો એક ધોલ તને બીજું કાલ ધરજે પછી એક પણ પિક્ચર એવું નથી ક્રાઇસ્ટ કદાચ ધર્યો હશે એટલે લખ્યો એટલે મોટો માણસ ધરેલોકરી બેસી રે મનમાં મનમાં કર્યા કરે ના આપડા ગાળ તો ધરે નહી આપડા બહુ પાછા અને ગાલ ધરવાની જરૂર નથી આપણે આપણે ક્ષમતા રાખવાની જેવું તેવું મારી જાય આપણે ક્ષમતા રાખવાની એના માટે ખરા વિચારો લઈએ જે આપી ગયો પહેલાનો હિસાબ ચુકતે કરી ગયો પહેલાનો હિસાબ મારી તો એક આપી જાય બે ત્યારે આપી જાય ને એને આપણે કહીએ બીજી હાલ ભાઈ આ બાજુ કઈ મૂરખ જેવું માણસ છે શું બોલવું બીજી આપ આપે નતું હોય આ ગાળો એની તમને ના જ ગમતી હોય તો ગમે જ બીજી પાંચ ધીરસો નહીં ધીરસો પછી પછી પાછી આપવા પાછી આપવા મજા આવે પેલા ચેતી ધીરવાનું કામ કરતો શું કરું રમેશભાઈ દિરદાર કઈ નાખે નઈ મોટા રમેશભાઈ તારી ના દાદા મારીક ના કાયદા જાણવા ભાડું ભાડુઆતના કાયદા પછી ના કાયદા હોવા જોઈએ ટકાદા કરે તો બૈડી પછી એક ધણી બોલતો હતો મને મારી વાઈફ એટલી ખરાબ છે શું ખરાબ તમે શું કર્યું મારી ગઈ હાપર ની પેટ કરી દેખે આપણ નાક હાપ નહિ નીકળેલા દરેક ને લાગવું પડે સ્ત્રી હોય ન્યાય ન્યાય આપડે જોવાનું પછી ધણી થઇ ગયું હોય તો કઈ પછી નાય નાખ્યો नमेश भाई के, रमेश भाई पूछे मांसाह भगवान नो भक्त थी सके रमेश भाई भगवानी थी सके भक्त भगवानी भक्त ना પેલા એવું કહેવર ખાવાથી ફૂલ ધર્મ રે સુખમ ધર્મ ઊંધો ધર્મ ના આવે ના કરવો જોઈ તમ કોઈ જાય ચાખેલું નહી તમે કોઈ દાદ ચાખેલું નહિ વટલાવી નથી પેટ ને ઘણું સારું કેટલાયેલું ને બઉ को करवे शक्ति होसारे પણ તેમ છતાં શક્તિ હોય તો વાત જુદી છે શક્તિ એટલે શું કે આપણે કોબી સમારી સમાય છે કઈક ના સમાય છે રેડ રેડ ના છૂટે ને અને મરઘી સમારીએ તો ભાઈ પાપાય ને એટલે આપણું હાટ હે હા તો આમાં થઈ જાય જેપ કરે પણ આપણે હાટ આપડે તો લીધેલું જ નહીં ટીમેટ નહી લોહી ના જો એટલે આ ના હોવું જોઈએ આ સમજણ થી કદી કરું પણ આવું સમજણ બિયર પીધો છે બિયર ફેરવાથી લાઈડ સુટી જાય છે વાળ સુટી જાય એટલે પછી પેરે લઈ એટલે વાટા રાખી બીજું બધું ઘણું પીવાનું છે એક આ માસાહર દારૂ બે બન્યું હોય ને તો બહુ થઈ ગયું છે એ ભગવાન ના કાયદાની બહાર ની રસ હા બે બીજું બધું ખાવા લેવા ઓછું છે બધું પૂછાય બધું ખુલાસાજો તો દેશ માં જી બી છોડે છે મળી આવે છે ને તો અંધેર માંથી પૈસા મળશે અંધેર માંથી અહીં સુ બધા લલિત ના માટે સારું ઉપવાસ કરે તો પણ એટલું બધું ખાતો નથી ચડી ગયું છે શરીર ના ખાઈ ને તમે